દૂધ વેસ ખાલી મેલ બહુ કમ ખાતે બહુ લેતા પૂજા તો બહુ દસ બજેન ભગવાન ની પૂજામાં ત્રણ ચાર કલાક જાય પ્રભુ કે લી લાઈફ હૈ લાઈ પ્રભુ કે લીધે તો પીસ નહી આનંદ આવતા યાદ પ્રભુ થોડી ઉમર થી હારા હાથ ઠંડા લખીશ્વર કતના દિન કા ગયા અભી અભી તો બાર દિન હોય પેટ મે આ ભય આખેડ કોઈ ચીજ તોડી કો સેપરેટ કરેબર વિદાઉટ એની કોમ્પ્રેશન વિદાઉટ સ્વીટ તો બચ્ચા કો દર્શન કરવા મીઠા દર્શન થતા બુિ કબ આયે દસ સે આ કાલ મે બચ્ચો કોન દેસ્ટ ડેવલપિંગ બાળક ને બુદ્ધિ કેટલા વર્ષ થી આવે જે ઉમર બધતા બુદ્ધિ બધતી જાય થોડા થોડા થોડા થોડા બધતા જતા હૈવાયરમેન્ટ કા કે બરાકલ બિરજમાં પીછે આગેતી 16 20 20 छोकरो छोड़ी होने गा गम पड़े कार સરસ્વત ઇ પૂર્વસ્ટન્ડ વ્યવહારુકતા બઉ હોય છોકરી ઓકે સરસ્વતી Ne, ah, a gift! gift. a scientist The... બાકી ક્યાં વર્તુ ના આવડે આ બધી જે શોધખોળો થઈ જાય ને બધી ગિફ્ટ માણસ ના કરી શકે માણસ ની અમે જે જ્ઞાન આપીએ છીએ કરી શકે નઈ આવુંબલ ટુ ટીસ પ્લેસ છે to to touch this place, place. place yeah. But how that that gift, God's gift God's only went to Him, not to others, ah? so He must have, right. that's the right. He said, that, He Right, right. said, for it, it. many Life, And was was nothing, so, so no પુરસાર્થ કોઈ જતો આ બધી ઇફેક્ટ છે ઇફેક્ટ છે આ બધું ઇફેક્ટમાં પુરસાદ કેવાય હવે પુરસાદ ખરો પુરુષાર્થ રિયલ પુરુષાર્થ પુરુષ થયા પછી હોય પુરુષ અને પ્રકૃતિ બે જુદી પડી ગયા પછી પુરુષ પુરસાદ કરી શકે પણ પોતાની શક્તિ થી નહિ એ બીજી શક્તિ ભમેડો ફર્યા એટલે અમે આખા પુસ્તક લખ્યું છે કે વર્લ્ડના તમામ મનુષ્યો ટોપ છે ભમેડા છે એનો ખુલાસો જો આવજો મારી પાસે હું હું મારી કૃષ્ણ થયા પછી પુરુષાર્થ થાય બીજો ભ્રાંતિ નો પુરસ્થ છે એને ના કેવાય નઈ આપડા થી કારણ કે ખોટો ખોટો પુરુષાર્થ હોય નીચે ઉતારે એમ સારો પુરુષાર્થ ઉપર ચડાવે હોય ભ્રાંતિ નો કોક નું અપમાન કર્યું પછી પછી અને બરોબર કર્યું છે કરવું જ છે એ પણ નીચે શું કરવું અરે આર ઝઘડા કરે છે લડકા કરે છે એને મારે આ કરવું પડ્યું ના કરવું જોઈએ છતાંય કરવું પડ્યું એમ કરીને લઈ જાય છે ઘેર પોતે ખાય છે બધા અને બીજો માણસ પ્રિન્સ છે રાજાનો છોકરો અને પેલો એનું અને પોતે ખુશી થાય છે મુસલમાન એકનું એક જ કાર્ય ભાવી ભાવ પેલો પ્રસાદ નો પ્રસાદ પેલો ઓડિ નામ ને જાણવાનું જ્ઞાતા દ્રષ્ટા પર્યા પછી જોવા જવાનું દાદા કશું ના કરવા નથી કે ખાઓ પીઓ મોત કરો મજા કરો બીજો છ વર્ષ નો હતો અને મા બાપ મરી ગયા કોણ ઉછેરે મોટું કોણ કરે એટલે ગામના લોકો ભેગા થઈને પછી નક્કી કર્યું આ જેને જોતો તેને આપો છોકરો કોઈ એક રાજપૂત હતો તે લઈ આવ્યો મોટો છોકરા લઈ આવ્યો નાનો છોકરો કોઈ રહેતો નતું તો એક હલકી કોમનો હશે હરિજન તે કે છે મને આપો લવું કે છે ત્યાં બધા વિચાર બ્રાહ્મણ નો છોકરો હતો હરિજન કેમ આપાય પછી કોઈ ગ્રાહક ના થયું એટલે એને આપી દીધો ઉછળવા પડે નાની છોકરો પછી એને આપી દીધો બંને અને હરિજનતા ઉછર્યો તે અઢાર વર્ષે દારૂ કાઢતો શીખે છે દારૂ કાઢવા માંડ્યો ક્ષત્રિયતા ઉછર્યો એ બ્રાહ્મણ સંબંધ ને સંસ્કાર જુદા જુદા પાણી છીડી જ્યાં બલ્યા હવે એક દારૂ ન પીવો જોઈએ એક જેમ કે દારૂ પીવો જોઈએ ભગવાન કે આ બે માં મોક્ષ કોનો વેલો થશે મોક્ષ ના કોઈ લાયક જ નથી બે માંથી કોઈ બે અનપીટ છે હા સર દારૂ નહી પીતો દારૂ નહી પીવાનો બધો બેસ્ટ કરે છે બં ઇકો છે ્ટન સોસાયટી રીઝન વાય હી સેટ વોટ ઇઝ ધર્પઝ ઓફ મેની ઇન્ટરપ્રિટેશન ગીતા કૃષ્ણ ભગવાન ચાર વર્ણાશ્રમ ની વાત કરી બ્રાહ્મણ વૈશ્વિક <coughs> અને બ્રાહ્મણ હોય એ ટોપ ઉપર જાય બ્રાહ્મણ છત્રી દેવા થાય ડાઉન થયા ખરેની છોકરી જોડે પહેણ એટલે ટોપ ઉપર જાય છત્રી પણ બ્રાહ્મણ બ્રાહ્મણની સાથે પહેલા ટોપ ઉપર બ્રાહ્મણ પણ જાય ટોપ ઉપર જવા માટે રસ્તો હતો બહુ સુંદર રસ્તો હતો મોટા મોટું સતખર છે આ દ્વારના સમય મોટા મોટી શોખ હોય પણ એક મોટા મોટું થાય જૂનો થાય ખર્ચા અચ્છા દેખાતા ખરાબ દેખાય બહુ ખરાબ દેખાય ઇતના અચ્છા થા ઇતના તો એ વનાસન મે જીતના અચ્છા થા અન ઇતની ખરાબી હો ગઈ ક્યોકી વનાસન ઇન ધ ડેમોલિશન સ્ટેટ નાઉ ઇટ ઇઝ ઇન ડેમોલિશન કેનો સો ધેટ સો હી સેડ યુ શુડ નોટ ડુ This અને નવા સતી નવા સતી પછી ફાઉન્ડેશન લેવા છે નાઉ યુ બિલ્ટ અપ અ ન્યુ પેલેસ પટેલ ગયા વાણિયા પટેલ કોચર ડુઈંગેટ મીન્સ ડાઉન એન્ડ ધેન અગેન ઇટ વિલ કમ અપ અક આ સિસ્ટમ બટ વોટ ઇફ યુ લિવ ઇન સોસાયટી એન્ડ યુ સ્ટીલ બિલીવ ઇન ધેટ સિસ્ટમ કેરલ બ્રહ્મન કેરલ બ્રહ્મન પ્યોર વેરિટી કેરલ એમ કહે છે કે હવે આ બધું જે થઈ રહ્યું છે અત્યારે વાણિયા બામણ પટેલ બધું એકમેકમાં પડણે છે તો એ કહે છે કે ડાઉન માં લઈ જાય છે ડાઉન માં કે તે trap માં લેતાય હું ગયાતાય ડાઉન ને એટના તિરસ્કાર કા થા બ્રહ્મન કો હરિજન કોને આદમી પે તો બરાબર કભી માલુ હોય છોટેજકાર નહીં કરતા બરાબર બુલાતા હોય બિરજગાર કરતા બરાબર આદમી કેસ ભામિન કા સાફી સુધી કરવા આવે પેસા દેવા નાખે એ લોકો પણ પગલા પડે નહિ જમીન પર એનો પગ પડે નહિ એટલે ચાલે તેની પાસે જૈડુ બાજેડું હોય તે જૈડું એના પગ પૂછી નાખે અને આગળ કોરિયું બાંધે આગળ હરિજનો ઉપર ત્રાસ વર્તા શુદ્રો ઉપર જબરજસ્ત ત્રાસ વર્તા હિન્દુસ્તાન ના લોકો અને બીજું વિધવા ઉપર ત્રાસ વર્તા તેની જ ફળ આવ્યું છે આ ફળ તેનું જ આવ્યું છે બધું થયા જુઠ્ઠા ને ચોર બધા બધું કુદરત સારું કરે અીધા કે બિલ્લી ફરતી દુમાં હાથ મુ ટ નો તિરસ્કાર નહીં કરતા બરામી કોણ બરાદમ દાદા દ્રષ્ટિ થી જોવાઈ જાય ગમ કોઈને પણ તમે તિરસ્કાર ની વાત કરી ને તમે એટલે પણ એને કોઈના માટે કઈક પણ અભિપ્રાય સારો ખોટો આપી જ દેવાય અમે જોતાની સાથે ખબર પડે આપી આપનેગાર કૃષ્ણ રાધે કૃષ્ણ ગુનેગાર હૈકી ગુનેગારી તો આપણે ચડી ગઈક્ટાઇટ રિયલ રાગી નહીં ચઢે ગયા આપણે કોઈ ભી જાલી ભગવાન કે સર જાત બનાઈ ભગવાન કે જા બુદ્ધિ અગવાન કે વાય છે બુદ્ધિવાલા કે ભગવાન કે ભગવાન કે બુદ્ધિ નહીં કહે અ બુિ નહીં નહીં હો ભગવાન મેં તો કભી નોનસ બોલ જતાનસન્સ બોલ સેન્સ આયી નહી બોલતા રિયલ ભગવાન ભગવાન એટા દેખતા હે ને રામકો હા એસે દેખો બરોબર ઓર વીળ કે વીળ કે સદે નહી કરાના એસે કને કે એસે કને આ દેને અરે રેણદેવી પંતરા નિયલવી પંતરા કલા પડિ પડને સોળરા એપો ભગવાન આكم લેલી પડને કટિંગ ના આ ઉડાડવને અટાશમેન્ટ અટાશમેન્ટ but tell me when you see a child like that you you you see so much innocence not a pure is you you think it is god you know that is why you do that you know but you haven't seen gody but something he bought it you like even a very cruel person but what is that that means you all everybody has that in him you know and only some things bring it out is that a fact i am ke nano bachche te તે છે તો બહુ નિર્દોષ હોય છે નિર્દોષ એટલે એને જોતાની સાથે જ આપણને ભગવાન છે એવો ભાવ થાય ગમે એટલો ક્રૂર હદૈયો હોય તો પણ એને એ ત્યાગળ ભાવ બદલાય જાય હાલ કે નહી એની ઇફેક્ટ પડતે ની પર બાયક નહી ઇફેક્ટ એની પર પડે છે કે મને જોતાની સાથે મારી ઇફેક્ટ એની પર પડતે દાયો થઈ જાય હા દાદા એ નાડો હતો દાયો થઈ જાય it felt like I'm scared. It's just a reflection of that child baby towards that groom cool man. Yes, which makes him oh same with dada. Dada seeing me when, when me in, in front of dada. The mirror shows reflection us. And you also it's feel it's like that. We also who saw all our this occasion. But, but that means let me ask you one question. I maybe mean, maybe a little dumb question. It means if you really want to be in that state you should always associate with people don't do anything you know i mean i know you cannot be that but don't you think if you spend more time with with small children like that and all the time meeting holy people that means definitely you're getting better effect mm -hmm. you now even even a boorish person you know if you can change it i i know in society you cannot do that you know theoretically each man has but say i have a choice આપણું ચોખ્ખું થાય પ્યોર રે એ વાત સાચી આદમી પ્યાર હે એટલે અચ્છા આદમી નહી મિરે તો લડકે લે ખેલ બુ મત ખેલો ક્યો બુ બિ લેદોષ્ટતા નિર્દોષ નિર્દોષ સેવા કરો લિ કેબર દુઃખ પડે નઈ અને બધી ગાડીઓ વધારે ઘટકી ગયેલો હોય ચૂકમાં બૌદ્ધિક ચૂક માં એટલે આ તો કુદરત ના બઉ જાત જાત ના કાયદા ખરાબ હોય તો મારી પાસે સ્ત્રીઓ પણ કન્ફેઝ કરે છે પંદર વર્ષ ની ચાલીસ નાખીએ પછી એને કાગજ પાસ કરે મહિના સુધી એ વાંચે પચાતાર મહિના બસ કર હા મરી ટૂપી ને કોણ હડે કોઈ હડતું છે ત્યાં લઈ ગયો નાખી દીધી કોણ લઈ જાય એના ઉપર થી પાંચ રૂપિયા લીધો લે તો સારું છે સાઈ લાયા હતા એક જૂની હતી તે લાયા હતા બીજી બે નવી લાયા હતા એક નવી જ એક નવી છે મને કહ્યું બે વખત કહ્યું દાદા ને મારા ખાસ કર્યો અપમાન નીકળ્યા દીક માં જય સચિદાન દાદા ભગવાન કમલેશ જવેરી છે ન્યુ જર્સી રે છે તો દાદા એમને વાત કરી હતી તો આજે દાદા પાસે આવે છે જ્ઞાન લેવાના છે અને મહેશભાઈ <laughs> તમેય શાલ કરો કઈ આવો આનું નામ છે બેનો કમલેશ કમલેશભાઈ આવો જંગવાગર હા કરે આનું નામ છે કમલેશ તમારું નામ છે આ બોડીનું નામ પારિતે કમલેશ ઓળખવા માટે Who are you? I am nothing. Nothing hai I I think that you are વાજે સાંભળી નથી કમલેશી જ નહી જવાબ દેતા મળે ના પૂર્વ માં દુઃખ પશ્ચિમ માં દુઃખ બધે દુઃખ ઉપાધિ ઉપાધિ ઉપાદી અસંતિ દુઃખ કોઈ ખુલીસે બનાવી નઈ એવું લાગે જે લાગે एकदम पीछे अच्छा नहीं, आ... तो। तो। नहीं दुख नहीं मानिए चले नही खेती का लग्न अच्छा <laughs> God is created correct by relative વી not by real રિયલ God is created correct by relative બાય not by real નોટ By real વી the world is the પઈન્ટ itself. બીજા લોકો ને ત્યાં ભ્રાંતિ નું ભગવાન બનાવી જાણવાની જરૂર છે બેલે જુદું જુદું જાણવું જોઈએ તત્વચિંતકો મારી પાસે અહીંયા આવે તત્વ ના ચિંતક ના આવે આ જાણવું જોઈએ વાત કરે કે જાણવું તો પછી હવે કોઈ તરીકે કેટલી બધી વીક ને વીકનેસ નહી લાગતી તમે તરીકા ખબર પડે ગધુ કપાય પાંચ હજાર ડોલર નું ત્યારે ખબર દે કોઈ પણ જાતનીસ ના આવે છે આમ થઈ જશે લોકો ને ભાઈ લાગે ખરો જીવન જીવનિંગ નીચે વસંતભાઈ કવિતા અહી હાર છે એવું બીજા કોઈ વાત નહીં કરી ના વસંતભાઈ થોડું જ ખબર પડે જેમ ટુ એટ ને ભાઈ મેળવે પડે ભેગર ને મોકલવો પડે છે આખી ભાઈ લાગે રાખી રાખે ના જીવન કેમ કેવાય નિર્ભય થવું નથી ભાઈ કેમ લાગે છે ના મે ભાઈ લાગે આવું છુપાવે હા આવું છુપાવે ભાઈ લાગે પોતે જાણે ત્યા પછી ભાઈ કેમ લાગે મહેશ નામ થી મહેશ નામથી ઓળખવા માટે નામ તો પાડું છે તમે હજુ જા તમે જોઈ ચિંતા ફાયદો થાય તો પછી કરતા जय सचिद नई ना उत्पन्न संसार मे चाल करें बहुत तड़काले तो भय ना लगे એવું નિર્ભરતા ના હોય છે કેટલા બસ નહી તમને વાત ગમે છે કે કઈ ના રહીશ તમે cookwell cookwell tennessee cookwell tennessee ne ne tennessee varnish varnish he varnish varnish ye kya suraj bas suraj di path suraj nu wali patel tho ha kai kai varnish varnish varnish pisad varnish v a n i s a ન તો કરોડ ઉપાય થાય નઈ કરોડ અવતાર થાય ની કઈ હેરી વસ્તુ નથી હેરી વસ્તુ હિમાલય માં ભટકત નહી હિમાલય માં કેટલાય વર્ષોથી હિમાલય ભટકત બહરી છોકરા ફટાક ફટેક કરે છે લે દેખ કે પૂછ પૂછ કેઈ બરી પૂછે કે કઈ ખુલાસો પૂછ કે દે માં સમાણોન બન થાય પૂછવા થી ફાયદો થાય મે પૂછ્યા થી લોકો ને બધું જાણવાનું મળે છે જન પુછતા આવડે તે પૂછે એ બધાય પૂછીય કે પૂછિસ કે પૂછિસ હા પૂછ જવેરી કોને કહે પૂછ આટકેટમાં જવેરી કોને કહે પૂછ સિમંદર સ્વામી આવતી ચોવીસ માં છે અત્યારના ક્યાં છે અત્યારે ક્યાં છે મહાવિદાયવાના છે પોતે આના દેહે એ તો અઢીક લાખ વર્ષ નું આયુષ્ય એમાંથી દોઢ એક લાખ ગયું એક લાખ રહ્યું છે આવતી ચોવીશ આપડે અહી થાય ત્યાં સુધી રહેવાના ત્યારે પેલા તીર્થંકર બનવાના છે એ તો બધા સિદ્ધ થઈ ગયા અને હરિહંત કોઈ રહ્યું નહિ જે હાજર હોય દેશ સાથે સમજ ન હરિહંત એ નરિહંસ કેવાય તે આ હરિહં એટલે સિમંદર સ્વામી ને હરિયંદ નમો હરિય અંત બોલીએ તો સિમંદર સ્વામી આપડા લક્ષ્મણ કામ નીકળે સુરત ભાઈ ને